માલિક થઈ દે કોઈ માલિક છે નહી કરતા પદ કઈ આધારે કરતા ખરો કયા આધારે નિમિત્ત ના આધારે કરતા નૈમિત કરતા કેવાય સ્વતંત્ર બોલે કરી દે આનું નિમિત્ત વિષ્ણુ છે અને એની ઉપાસના કરો એટલે બધું જ મળે ના પાડું પણ આ નાતાડ બાતાડ થતાંપરા વાળા એમને ક્યાં જ પૂછ્યું બોલ્યો હેલ્પ કરો આપ જયારે ત્યાં આવશો ત્યારે ત્યાં જશો ના પણ તમે હેલ્પ આપીશ મારા જે ભૂલી ગયા છે આથી દસેક વરબાર વર અમદાવાદ હતા પદમાવતી દેવી પદ્માવતી બેન ગુલાબેન એ બધી વર્ષો ને એ બધી જ્ઞાન લીધેલું મોટા મહાસ જ્ઞાન લીધેલું શું કરેલું ત્યાં ગોંડલ માં લીધે મહાસત્ય દર્શન બોલાવ મોકલ્યા દર્શન કરી મહારાજ નતા એમના એટલે પછી મહારાજ આ ચોવીસે પત્ર એટલે બોલાવી લીધા તો બોટાદ નવીન ચંદ્ર ને બોલાયા નવીન ચંદ્ર ને મહા સત્ય શું કહ્યું કે દાદા ભગવાન આપણે આવવાના છે એ છે તે જ્ઞાની પુરુષ છે એટલે આ સરળ માણસ એટલે આ બાજુ વાતો અમારે ચાલતી હતી પછી એ પોતે બહાર થી આયા આ પાર્ટી પર બેઠા પછી મા સત્ય કયું કે જ્ઞાની પુરુષ છે એટલે એના પરિણામ બદલાઈ ગયો નીચે બેસી ગયા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 એ તમારી સરળતા શું થઈ તમે મોક્ષી લઈ જવાનું શું પછી તો ઉઠી ઉઠ્યા નહીં કે ના ના થોડીક વાતચીત કરો કે પુસ્તક વાંચે દેખાતું નથી જોવાનું દેખાય કે જોવાળા ને હું જોવાનું એને કેબ ચડે જ્ઞાન તો એનું નામ કેવાય કેતારે જે દોડવાથી જ્ઞાપ ઉતારે એનું નામ જ્ઞાન કેવાય જે જાણવાથી ક્યાંક વધારે એનો આરાધના કરી ક્રિયાકાંડ કરું છું બધા ભગવાન ના ક્રિયાકાંડ કેફ ને ઉતારે છે તમે તો કેફ વધારે માટે તમારું કહેલું કરો છો કરો છો સસનથી પોતા મારા સર ગયા પછી ના તો મંદિર પછી બહાર કાઢો આપડે ખુરશી બાર જરા ચોક માં બેઠા છે કે અહી નહીં આપડે પગથિયા માં પગથિયામાં ઘોડા છે તે જ કહે નહીં નીચે જાવ જ્ઞાની પુરુષો ને પણ એમના સમય ના માણસો બહુ ઓળખી શક્યા બધા એટલે કે મોહમ્મદ સાહેબ હોય કે ઈસુ ભગવાન હોય કે મહાવીર ભગવાન હોય કે બુદ્ધ પછી જ બધું આવું આ તો મારી પાસે ચાલીસ હજાર હોય ને તેરા પચાસ વર્ષ પછી એમ કે તો એ ઘણાવીર છે એમની પરંપરા પ્રમાણે તો આપના દર્શને આવે તો પણ એ દોષ આવે એ બીજાની ચોપડી વાંચે પણ એ પણ એ લોકો સંઘવાળા ના ચલાવે પણ મારે તો મારી રીતે કરી શકે અને નજીકથી બેસી અને એકલા હોય મારા સાહેબ તમને કઈ અનુભવ હું ઘણો પ્રયત્ન કરું છું પણ હજી અંદર કઈ અનુભવ નથી કબૂલાત ના કરે આમ હિટ થયું નથી હોય ને બરોબર આ નિકાલતું ધર્મ ગુરુ તો એમ કેસું એટલે લાભ ઉઠાવે ને તો એના હાર ઉપન રાખીને રિઝર્વેશન હોય મા જીવતો મરી જાય એવું રિઝર્વેશન છે શિષ્ય નો દુરુપયોગ કરવો આવડું સમજાય છે કલાકાર મુશ્કેલ પડી જાય એ જગ્યા જન્મટી અને ભયંકર લોકો સાથે હા હું દૂર શીખવાડ્યું શિષ્ય મારાજ બધી વાતચીત કરાદાજી આપણે બહુ ખુશ થઈ ગઈ બહુ રાધીશું બારના લોકો કોઈ જગ્યા બંધાયેલા નથી અને પેલા ગળામાં બરાબર ગાળિયા ગાયેલા છે ઢીલા હોય એ સાચું શું હશે આ શું માણસ ચૈતન્ય છે ના દુકાળ એ થાય ભગવાન કે અમે જે આત્મા કહીએ છીએ અનાત્મા છે હજુ અમારી પાસે અને વિવરણ કરતા કરતા હજુ અનાત્મારા હાથમાં રહ્યો છે આત્મા અને આ તો બાવાઈ નાખેલું સપને મૂળ ખ્યાલ એવો છે કે પ્રત્યેક આત્મા પરમાત્મા થવાની ક્ષમતા વાળો છે એમાંથી આવી ગેરસમજ ઉભી થયું એમ બને જે છે ને ત્યાં લોકોએ કહ્યું કે ભગવાન નો કોઈ કોટલા થાય આવડ્યા ટુકડા કઈ તો પછી કોરાના થાય તો એટલે કોરું એ કાપી કાપી ટુકડા બનાયા લોકોએ આગળ ને થોડું વિકરાબે તે તો તપાસ કરો પ્રગટ નથી પ્રગટ અંશ રૂપિયા થયેલા શું થયું કાલે જેટલા પાણા પડે એટલું અથવા બીજો કોઈ દિવસ પેલું એક ઇન્દ્રીનું કોણ પડ્યું બે ઇંચ અને બધા હાથમાં સરખા છે માણસ હોય કીડી હોય કે હાથી હોય કે માણસ હોય બધા ના હાથમાં સરખો છે અને તે જુદા જુદા છે આ લોકો એ કહ્યું સાચી વાત નઈ કરી બાકી આવેલા તો એવું કેવું છે એ ચીજ ન સનાતન છે નિત્ય છે મળતું આવેદા તમને જૈ નું ઘણું મળતું છે લગભગ મળતું છે નું નામ હતું પણ એ પુનર્જન્મ ને આપણી રીતે નથી માનતા પણ એમના પછીનું જે સાહિત્ય લખાયું એમાં તો એ બુદ્ધ પણ આગળ અવતારો વાતો લખી છે खूब तप कर खीर आप उपवास छूटा बोधी गैठा एक, एक ज्ञानी प्राप्ति थी जेने आगवान वर्षे કારણ કે બુદ્ધ ભગવાન અહીં બેહાડ્યા હોય અને આ બાજુ દેહ્યા હોય સમકાલીન લોકો અને એક બાજુ થી કોઈ માણસ ભયંકર પત્નુ હોય રાખવું શરીર વાળો માણસ ને બે ચાર માસિલ લાવતા હોય તો આ બે જ ના પડે એ ચશ્મા આવ્યા નથી ચશ્મા ના આવે તો પડે ને શું થાય દેવ ને અસર કરુણા કરુણા મારી બધા ને શું થાય બૌદ્ધ ને શું થાય બે કરુણા તો થાય સાહેબ હું શું બુદ્ધ ભગવાન કાયબ તમે દુખ્યા છો એટલે તમને આમ કેમ ઇમોશનલ થઈ જશે એને જે દુઃખ થયું છે એને ઇમોસનલ થવાયા છે ભગવાન મારી ભગવાન પેટ માં પાણી ના આવે કરુણા આવે કરુણા દયા બે દયા હોય મારી નહી દયા મારા માં ના થાય દયા અને કરુણામાં શું કે દયા તો અમારામાં કરુણા કરુણા અહંકાર શું છે દ્વંદીમા દયાલ હોય એ નિર્દય હોય જ દયા થી કોઈ ગો લોક ને કોઈ અક્ષરલોક ને કોઈ બુદ્ધ ને એક બે અવતાર થાય બે ચાર અવસાર બૌ ચાર અવસાન બુદ્ધ ને બુદ્ધ કરી શું કરવું પડે કે લેયર્સ મન ના લેયર્સ લેયર્સ ઓફ બૌદ્ધ ભગવાન એ મન ના છે બુદ્ધિ ના છેલ્લું લેયર પૂરું કહ્યું અનુભવી પૂરું શું કહ્યું આ બીજા બધા આપડે મહાત્મા જે એ થઈ જાય છે સમાધિ થઈ ગઈ કે છે પણ જે સાક્ષાત્કાર જે થતો એમને જે સમાધિ થતી ને એ સમાધિ કેવી હતી માછો બંધ થઈ જાય અધ દબ લોકો અર્ધ એટલે આ તું સમાધિ કહો ને જાગૃતિ સમાધિ માં જ છો મળ્યા પછી તમે સમાધિ માં સમાધિ જાગરણ સંપૂર્ણ સમાધિ કહીએ છીએ દરેક ક્ષણ સમાધિ આધિ વ્યાધિ ઉપાધિ મુક્ત એનું નામ સમાધિ પણ અને ભક્ત કદાચ મગજ ના કદાચ થોડો ફેરફાર ભાવ હોય દુનિયામાં રહેતા હશે રામકૃષ્ણ તો એ પ્રકારના હતા ભક્ત પ્રકાર આમ ભાન થાય કપડા નું ભાન નતું રહે તો એવું હશે કે ભક્ત સમાધિ જુદી અને જ્ઞાની સમાધિ જુદી આ બધું રમણ મહર્ષિ અને બે છે હ્રદયજી શું કેવાય એટલે બે પામવાના એમાં બે માત્ર બુદ્ધ ભગવાન પામવાના સમજ ને પણ અત્યારે જે અમને હતી એ સમાધિ સમાધિ ના કહેવાય એ તો મહી મનનો લે હોય ને એનું ચિત્ત એકાગ્ર થઈ જાય એટલે ચિત્તો અંત બહાર છે બધું ભાન ઉડી જાય આનંદ પામે પ્રેમ થયેલો હોય પ્રેમ ભગ ન થયેલો હોય શામાં હોય એના વિચારમાં દયા છે નિર્દયતા હોય અને દયા ના હોય તો ધર્મ શરૂઆત થતી હોવી તો જોઈએ દયા થી છે અને પામ્યા ઉમરેશરેતાળી વર્ષ આ બધા ઘણા બધા જન્મ આવ્યા હોય એવું ખરું લઈને જાય ધર્મથી જ ધર્મથી જ મહાવીર છે તે જ્ઞાની હતા આ તો નાટે ભગવાન નથી પૈણા ભગવાન વેલ નથી અને ત્યાગો હશે એકલો મુ છે તો અડશે તો એટલે સંસાર માં કઈ છોડવાની જરૂર નથી એમને નઈ નરું નથી એવું ના કહેવાય એ તો અગ્ર વિજ્ઞાન છે એટલે જેટલું એટલે આ છોડવાનું નહિ ગયા લોકોને એટલે અમદાવાદ ના છે ત્યાં બધું છોડી જ બેઠા બધું છોડે કદર કરી મારી આ લો ફફડ્યું છે કોઈ જગ્યાએ બેસી નથી ખબર પછી ખાટલા વચ્ચે વચ્ચે જોયતું અહીંયા આવો કે કોઈ અવતાર કેશ ને મળી જ નથી ઉધારી ખાધું અને આને મેં કી આયલોલ બક્યો તો જ આ નીજે દેજા ધર્મ તો એવરતે છે ઉજે ગઈ વ્યતનાશ ન ગઈ ન ગઈ દેખને સહી જ આખે પૂર ذکر ભેજે દુખી જ આ બીજું બધું ને ક્યાં નથી દુખ્યો છે બધી જ ના કઈ માડા કાઢેલા હોય ને થોડાક છે મોસ નો વાસ્તવ કલ્પિત હોય નઈ કલ્પના બહાર છે અક્રમ કહીએ લોકો પછી કે થાય છે સ્વાભાવિક છે દર્દા છે એ વાત લાગે છે એવી વાત નહીં લાગતી કારણ કે ભગવાને શું કહ્યું છે મોક્ષ દાતા મળે તો કલ્યાણ મોક્ષ તો સરળ છે સહજ છે સુગમ છે પ્રાપ્તિ દુર્લભ છે પ્રાપ્તિ કેમ દુર્લભ છે દાતા દુર્લભ છે થાય છે દુનિયા ના જોઈએ બુદ્ધિ નથી લોકો એવું ના બોલશે ના બોલશે ને ગમવાનું જઈ રહ્યો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 કેટલોક માર ખાય માણસ માણસ માર કેટલો કંટાળી જાય ના કંટાળે ના પાણી સારું પછી આવે કે દુનિયા આવે અને આખી જિંદગી એનાથી બંદે અને પછી સુધારી નવી ભૂલ નહીં આ ઇન્દ્રિયો બંદે ઇન્દ્રિયોથી શાદી માંથી એક વિષય ને જીતતો જીત્યો મારે ચાર ગેટો ચાલે પગ્યા અને આ ગોવા ગોવા તો તી હી તી હી કર્યા જ કરે ગોવા એ બધા હિન્દુસ્તાન પારવું પડશે આવું ના રાખવું એક એક બાળક શક્તિ કમ્સન ના પાટીદારો બે ને જ્ઞાન લઈ ગયા આપણી પાસે જે કોઈ આવે એનો આપણને હા એ તો ભારે કરવી હોય તો લાવો પડશે ત્યારબાદ મને ભેગો થયો ત્યારે તેના તે સુખ એવા થઈ ગયો ભગવાન જાણે મુક્તિ મુક્તિ સુખ વચ્ચે અને એ બન્યો તો પછી અજાયબી કહેવાય થયા ચાર પાસે અંબાજી દર્શન કરો ભાઈ હુંજારી અમનો થયો ને અમે પૂછ્યું દાદા ભગવાન છે કે છે ગેરાકી ગઈ ગોળે નહિ ગેરાકી ગયા રાખવું <laughs> પડે <laughs> રાખ ને આવે નીકળ્યું જોઈ લીધું ચેતન એવું છે કોણ જાડું કં થાય આપડે બીજું બધું પોલમપોર આજે લિમિટ થાય લિમિટ ભાઈ અમુક નામ કાઢી નાખ્યું કે ભેગા રહી તમે હું ભાદર નું ભાદર નો કહે કેવા કરો છું કે અમુક જગ્યા ના કરો ખી ના છે યાર આવી દુનિયામાં એવું ચાલતું બધું બાવર મંગળદાસ બોલે ભાઈ મંગળદાસ આપડે પૂછીએ હું કોણ હું કોણ છું કરતી ભાવ પણ કોણ કયો ભાવ મંગળદાસ મંગ ભાવો મંગળદાસ એકનો એક જ એ વાત તમે છે ત્યાં વકીલ એ કે મામો થયો કાકો છું જાત જાત માસ છે ભાવતી જમા કનુભાઈ પટેલ ને ત્યાં સત્સંગ એપાર્ટમેન્ટ બરોડા સવાર તમાકુ સીઝન આવે છે એક વખત સીઝન ના હોય છોકરા નથી આયા મરવાની સીઝન નહી આ, બી બધું ગોઠવણી પોતાનું કલ્પિત છે ને એટલે આપણું વૈજ્ઞાનિક વિજ્ઞાન છે બધા દરેક એનો ખેડ નહી ક્યાં થાય વૈજ્ઞાનિક છે ભાવકર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ નો કર્મ એટલે કેવા કર્મ આપણે આ આ નો ભાવકર્મ એટલે શું જે થાય છે આપણને જે રાતે છે હા તો ત્યાં ધર ધર્મ ધ્યાન એ બધું ભાવ કરોજ માર મારા રોજ થાય છે બધું ન કર્યું રાધેશ વગર ની ક્રિયા એ બધા ન કરવી બીજા બધા કર્મ છે એને અમે નો કર્મ કહીએ છીએ નો કર્મ છે તું રાખદેશ સાથે કરીશ તો તને રાખદેશ એટલે એ નો કરવો દાદા એટલે કહીએ છીએ આપડે નથી આપડે સિલાઈ છે બધું નોકર નહીં આપડે નોકતો જ રાગદેશ ના થયો ભાગ નો કરવું શું રોજમાન માં આ ક્રમિક માર્ગ નો હિસાબ રોજ માર્ગ માં રોજમાન માયા લોભ થાય બધા ભાવ છે અને બીજા